માથીની લખેલી સુવાર્તા એનો ત્રેવીસમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય ત્રેવીસમો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રીઓ અને ફરોશીઓને શિખામણના કડક શબ્દો કહે છે તે વિશેની વાત ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો પણ તેઓના કામ પ્રમાણે ન કરો કેમ કે તેઓ કહે છે ખરા પણ કરતા નથી કેમ કે ભારે અને મહામુસીબત પડે એવા બોજા તેઓ માણસોની કાંધો પર ચડાવે છે પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા જાતા નથી અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાના સઘળા કામ કરે છે તેઓ પોતાના સ્મરણપત્રોને પોળા બનાવે છે ને પોતાના કપડાની કોર વધારે છે વળી જમણવારોમાં મુખ્ય જગાઓ તથા સભા મુખ્ય આસનો તથા ચૌટામાં સલામો તથા માણસ તેઓને રાબી કહે એવું તેઓ ચાહે છે પણ તમે રાબી ન કહેવાઓ કેમ કે એક જ તમારું ગુરુ છે ને તમે સગળા ભાઈઓ છો અને પૃથ્વી પર તમે કોઈને તમારા પિતા ન કહો કેમ કે એક જે આકાશમાં છે તે તમારા પિતા છે અને તમે સ્વામી ન કહેવાઓ કેમ કે એક જે ખ્રિસ્ત તે તમારો સ્વામી છે પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય અને જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે અને ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીયો તમને અફસોસ છે म के लोग तेनाश राज्य बंद करो छो के ते पेसता जो पेसवा चाहे ते पेसवा देताओ तथा फरोसियों ढोंग तमने अफसोस केम के विधवाओं घर तब खाई जाओग थ लाबी प्रार्थना करो छोटे के सारू ते वो दंड भोगवशो ओ शास्त्रीय तथा फरोसियों ढोंगियों તમને અફસોસ છે કે એક શિષ્ય કરવા સારું તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતા બમણો નરકનો દીકરો બનાવો છો ઓ આંધળા દોરનારાઓ તમને અફસોસ છે તમે કહો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તેમાં કંઈ નથી પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે ઓ મૂર્ખો તથા આંધળાઓ વિશેષ મોટુ તે કયું સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર અને જો કોઈ હોમવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહીં પણ જો કોઈ તે અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે ઓ આંધળાઓ વિશેષ મોઠું તે કહ્યું અર્પણ કે અર્પણને પવિત્ર કરનાર હોમવેદી એ માટે જે કોઈ હોમવેદીના સમ ખાય છે તેના તથા જે સઘડા તેના પર છે તેના પણ સમ ખાય છે અને જે કોઈ મંદિરના સમ ખાય છે તે તેના તેમાં જે છે તેના પણ સમ ખાય છે અને આકાશના સમ જે ખાય છે તે દેવના આસનના તે પર બિરાજનારના પણ સમ ખાય છે ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીયો ઢોંગીયો તમને અફસોસ છે કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો પણ નિયમશાસ્ત્રની મોટી વાતો એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ ते पड़ता है तेरे आ नो आंदा दौर ते मच्छर ने ए पढ़ता ओ, राओ, तमें गाड़ी काढ़ो छोटने गड़ी जाओ ओ शास्त्रीय तथा फरोशीओोंग तमने अफसोस केम के ती थाली वटको बहार साफ करो छोदर जुलम तथा अन्याय भरेला है ओ आंदा फरोशी तू पे थाड़ी वटको अंदर साफ कर के बहार સાફ થઈ જાય ઓ શાસ્ત્રીઓ તથા ફરોસ્યો ઢોંગીયો તમને અફસોસ છે કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો જે બહારથી શોભાવમાન દેખાય છે ખરી પણ અંદર મુર્દાના હડકાય હરેક અશુદ્ધ પ્રણાએ ભરેલી છે તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાય દેખાવો છો ખરા પણ અંદર ઢોંગે તેમ ભૂંડાઈએ ભરેલા છે ઓ શાસ્ત્રીઓ તથા ફરોસ્યો ઢોંગયો તમને અફસોસ છે કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો ને કબરો શણગારો છો અને કહો છો અમે અમારા બાપદાદાઓના દિવસમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્યા ન થાત એથી તમે પોતા સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે છો તો તમારા બાપદાદાઓનું માપ ભરી દો ઓર્પો સાપોના વંશ નરકના દંડથી તમે કેવી રીતે બચશો એ માટે જુઓ પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું ને તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો ને બધા સ્તંભે જળશો ને તેઓમાંના કેટલાકને તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો ને નગર નગર તેઓની પાછળ લાગશો કે ન્યાયી હાબેલના લોહીથી તે બેરેખ્યાના દીકરા ઝખરીયા જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વેવડવામાં આવ્યું છે તે તમારા પર આવે હું તમને ખચિત કહું છું એ બધું આ પેઢી ઉપર આવશે ઓ યરૂલેમ યરુષાલેમ પ્રબોધકોને મારી નાખનાર ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે એકઠા કરે છે તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું પણ તમે ચાહ્યું નઈ જુઓ તમારે માટે તમારું ઘર ઉજ્જવળ મુકાયું છે કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી તમે એમ નહીં કહો કે પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે ત્યાં સુધી હવેથી તમે મને ફરી નહીં જોશો